કઈ જાતું માં તું આ મરસો કે તમે કઈ જગ્યાએ થાય લાગણી વડા લાગણી વડા જઈ લાગણી વાવી જાય ગયા પણ એની ગતિ બઉ ઊંચી એના માટે રીતે ન્યાય દેવામાં આવે કેવું મોટું કરે જબરદસ્ત પણ આજ આગ મારી વાત છે અને અમે તો અમે તો દવા જેવી આપી જે જ્ઞાન જેવું આપી અમારે વળવું જ પડે નહીં અમારે ના પડે એવું રાખે છે કોઈ નઈ અમારે વળવું પડે અમારે ચાલતો હશે તો તું મને મળ્યો દાદા નો કોળખે તો એક દુઃખ રહેશે નઈ ઓળખવા ઓળખવા જોઈએ જેટલી સમજે બોલ પડે દાદા એવું જ આપણે દુઃખ વ ભાઈ ને બી જ્ઞાન પેલા હજી બી સતત સ્વરણ રહે છે દાદા નું દાદા નું સતત સ્વરણ એ તો દાદા આજે કવિ ફર લખા છે ને એ મને કેતા કે આ તો વિસંગ આગમ સાર છે એમ કે મને તો આમાં તેથી ક્યાં તારે નહી હોય ત્યારે દાદા ને ક્યાંક લાગે આખું બ્રહ્મા સમજન હોય એક કરોડ રૂપિયા હોય આખું ભ્રહ્માડતો ખૂબ પડે નઈ જાણે આ કરોડ ના મણકા છે વિપરીત બુદ્ધિ ની સંખ્યા વિપરીત બુદ્ધિ તારી સાથી બુ ની આ શંકા નાય કે નાની બધી બસ કઈ શંકા ઉઠી થઈ ફરી બોલાવજુ ગઈબી દાદુ છે ગેડી અવાજ થાય છે ને ગાડી સાંભળે છે કરીદુતી કરવી ઘેબી જાદુ ખબર નઈ મને એમ નહી કહ્યું કે તું આવો શું કેવો એવું ના કે પણ બહુ ગ�તી લાગી એને પરમેન તો બહુ ઊંચી લાગી કે નહી sabia sadhu bhi chem ke barabar samachari hai belo mat ma aa belo mata brahmchari hai sab log ha brahmchari hai 80 manso brahmchari hai sabhi thi 80 oh okay to education hota hoga tha bada kahan se unchai la report kiya hai log અરે ગુજરાત માં રાજકોટમાં આશ્રમ હેજરાતી બહુ છે ગુજરાતમાં આશ્રમ છે હિસાબ થી બહુ બી ઘ મગર મન તો મન તો રહે તો આપણે અંદર ભગવાન હૈ નહી નક્કી નક્કી હોય ભગવાન હૈ તો મન ફીર હોય ગુરુ ગુરુ ચીએ તો ગુરુ કેસ જી મન ફિર હો ગયા એ ઋત્યુ નહી હુ હૈપ્રેસ લો છે અમારે તો સંપૂર્ણ સીતા હોય છે સંપૂર્ણ સીતા એક ઘટા બરોબર સીધ છે તેને થાય છે તેને થાય છે આઈ ગયો ને ચેલાય ગયો ગયો ભગવાન બનાવ્યા છે મન સ્થિર કરવું એ શું છે જગત આપી જાણે છે તો બહુ મુશ્કેલ સાચું છે રામકૃષ્ણ પર હું શું બધું સાચું છે સાચું છે છતાં આટલી આવી છે મન ની તંચરતા ને એ લોકો જોવા પેલા જોવા મળે નઈ એટલે તંતરતા છે તંતરતા કરે એક આ જ્ઞાને જ્ઞાને બાંધ્યું મંદ આપડે જે જ્ઞાન છે એ લોકો આશ્રમ સ્થાપના કરી ગયા અને જે એને ક્રિયાઓ આપી ગયા ક્રિયાઓ સાધુ આ ત્યારે હા એજ માર આલું ઘણું અમે અમને એ રીતે એમ ને આલેણ એ સુભાષુ જ મારું જે કઈ રીતે સંસાર ત્યાં કરો કોણ કરેસ શાંતિ થાય નહીં થાય નાગ્ર થાય આચારો હોય એકતો હોય કે જાય તો જવાબ કેદ હા આમ આપડે કહે છે ને અમારી ઘરે તો દર થયા એને બહુ પડે ફક્ત એના ઘરે બંધાય બીજા કે શું ધંધા નઈ હું પાણી આપડે અમુક બીયાર ગામ માં લાગે કેવાનું છે તો પાણી ગળા થી પણ જાય કેમ મન જ્ઞાન થી ગમ જાય મન બઉ રહે આપડે એમ જવાબ આપડે દૂધ મોકલો આની ગયો કઈ કામ થોડું કામ મે બરોબર છે અને તમે રડો જન્તી વખતે તમે રડો એવું મળતી વખતે તમે હશો અને લોકલેડે એવું કરો ક એ તો પેલો કહે છે ને જગતુ માં જગત જગત જગત હશે બે કાર્યકરો પસ્તાવો થાય કાર્યકરો મસ્તી માં હોય ને દાદા એટલે બઉ આઈડિયા નહી આપડે પસ્તાવો છે પહેલા નસ્તાવો થાય કેવીન મહિના જોયા કરતો થોડો લાંબે છે એ મને ઘણી વાર ક્યાં કરે કે તમે આવો અમને શું મારો ગણાય બેબી ને લઈને અરુણા મને સમજાવતી કે તું ચાલ એક વાર તમે કીધું નઈ હું કોઈ જીવતા ને માનતી નથી ઘણી વાર સમજાવતી આસુ જ સ્ત્રી દુઃખ ને બોલાવે એક દિવસ પાછા જાય ને તો કઈ નઈ પણ પછી તૂટી જાય આપડે પૈસા રોકડા એનો પૈસો સારા માર્ગે જાય હા બસ બસ હવે કોઈ વસ્તુ નકામી જાય નઈ એવો ઉપયોગ એ લાગે લાવે આપડે આપણે પુસ્તક ના પૈસા આપે તો કરેલા કામ કરી જાય બે એક વર્ષ પછી દાદા આપડે રહ્યા છે દાદા બે વર્ષ પછી બઉ સરસ દિવસ આવવાના છે એક વર્ષ ગયું એક ધર્માદા જ્ઞાન જ્ઞાન નો પ્રકાશ ચાલતો હોય જ્ઞાન ચાલતો હોય સત્તર નો પ્રચાર ચાલતો હોય જ્ઞાન નો પ્રચાર ચાલતો હોય જ્ઞાન નો પ્રકાશ જે કઈ કરવું છે પાણીમાં ની પાણીમાં લીલેપ રહેવું પૂરા ક્રાંતિકારી જે આમ હોય ચૌદ બાર સેવન્ટી નાઇન મહાત્મા ખા ને ત્યાં વડાલા સવારે આપું છું એમના મોટા બેન છે હા એમના ગરબાથી છે એ ગુજરાતી જાણે છે ગુજરાતી થોડું સમજાય એટલે ભૌતિક સુખો બે સુખ સાથે રાખજો દોનો સુખ સાથ થઈએ એક બાહ્ય સુખ સુખ ઓર આંતરિક સુખ દોનો સાથ થઈએ અને ઇક્વિટી માં થઈએ ભૌતિક ભૌતિક જુખ સચ્ચા સુખ આંતરિક સુખ કમતી હોય અને આદમી મગજ કીએ ગી ભૌતિક સુખ કમી હો તો ચાલી આંતરિક સુખ તો સહી પૂછે છે મતલબ શું શું છે કારણ કે આંતરિક સુખ હોય તો આ ભૌતિક સુખ મજા આવે છે ભૌતિક સુખ એકલું હોય તો આંતરિક સુખ ભોજન જેવું લાગશે સુખ નહીં હોય તો ભૌતિક સુખ ભોજન જેવું લાગશે દરેક લોકો દરેક લોકો પૂછીએ ભગવાન જેવું છે આંતરિક સુખ માર્કેટ ની આંતરિક સુખ કે માલુમ હૈ હર મેં તો હું મેં તો હું જ નોકરી કરતા હું નોકરી નોકરી કોઈ આથી ખાનદાન વસ્તુ સ્થિતિ ના આંતરિક સુખ આ ગયા આપના કામ પછી કોઈ તકલીફ નહીં થતી સુખ આંતરિક સુખે ભૌતિક સુખા કભી ભૌતિક સુખ બતાંતરિક સુખ કમી હો એકદમ બઢતિક જ્યાં બઢ ગયા હોયગા બહાર કોઈ શું જરૂરત નહીસિટી એક પદ્ધતર ગોઠવેલી જ છે બે <zuluk> થી <zuluk> <zuluk> <zuluk> <zuluk> જો પ્રયત્ન કરતા હૈ પ્રયત્ન સૌ લગ કરતા આંતરિક સુખ કે ખુદ કરતા ખુદ કરતા હોય ડોક્ટર થી દવા બના પ્રિસ્ક્રિપ્શન હોવે તો આપણે પુસ્તક મને બના દેવ આ ડાક્ટુ ના ફાયદા નહીં પૂરા ફાયદા નહીં ડાક્ટર જાય કેસા હો હા સસ્વી જ નહી હે સક્કી હોય દવાદા લેના પડતા દિન લેવા નહીં તો એક દિન કે જાણ વિજ જાણો છો એક દિન અમારે અશ્વાડિયા માં એક દિન જો ચિંતાથી ના જ આવે તો મેં રહે હિાની હોય તો ચલતી હો બેસન સેન્ટર ક્યાં દેતા હોય છે? સેન્ટર તો કવિ નહી લે. એ જ છે. તો ઈઝ ના જાય, કલેજે. કઈ વાત નહી. કોડી અંદર થાય કે બાર સાહેબ થવાની બરોબર સાધુ હોય આચાર્ય હોય તો કોઈ ચિંતા હોય છે બરોબર એ कभी एक दस कभी ऐसा टाइम आ जाता है कि दस पांच साल में ये टाइम आ गया कि जैसी बात सुनने की मिलती है सुनने की नहीं मिलती है वो अपूर्व बात है पूर्व कभी सुनी नहीं, नहीं कभी कभी पड़ेगा नहीं कभी नई बात है अपूर्व बात है क्या बात है तो ये ऐसी बात है इसलिए आपको ऐसे बोला મે બોલ બોલ વિરોધ કરતા મેં બોલા કે સબકો બોલા હાર તૈયારી હૈ અગર કભી તો આ સકતા નિમિત્ત હૈ મગર હમરે પા ભૌતિકરો <tud> <tud> <tranquil hai> <tud> <tud> <tud> <verte> પરમાનેન્ટ મળે અધિકાર અધિકાર હિસ્તાન કા મહિસ્થાન બાળક અવસ્થા ખાલી હિન્દુસ્તાન જે લોકો સમજતા નહીં દુશી બાકી બચ્ચે બચ્ચા સમજતા નહીં સમજતા કોઈ કોઈ આદમી સમજ કે સમજતા નહીં બેસતી કાઢા હેત પાટર એક સાર રહે નહીં તો કોઈ ફાયદા નહીં મંડક મિલ જાયગા કે અંદર ઠંડી મિલતી ફાયદા સંઘકતા શાંતિ સમજાય નુકસાન નહીં કે લીયારી ો લોકો તો આપણા જોટીન ઇયર્સ કા હો કે વલિયમ બોલે કે આપણે યારો કતના લોકો તો એ સુખી એ લોકો નથી ફિક ડેવલપ હુ હું જીતના બુદ્ધિ બધ ગયા રાજવાનું શું સાઈડ મે દૂસરી સાઈડ મેના ચેન્ટર વેહ બુદ્ધિ દોટ આઉટર બુદ્ધિ પડવા બુદ્ધિ આપણી હૈ આઉટર બુદ્ધિ લખીએ ભૌતિક આપડે અંદર આંતરિક બુદ્ધિ આંતરિક બુદ્ધિ આંતરિક બુદ્ધિ લગતા માર માં આખા દિવસ જીતની બધી કાઉન્ટ જ બચ્ચે છા બચ્ચા ગાડીયા ચાર સારું પચીસ સારા ગાડી કોઈ પાંચ સારું ગાડી ચડી ગઈ બહુ દુઃખા જી ભર ગયા ગયાદા ભર જ પુરુષ મેં